આ સંભટારે ને કાવ ઓય બડુ ડોટ માં ટીપી બડુ બાપ ને હવે તમે શું કર્યું આ બધા ભેગા થઈને કરી તમે શું કર્યું તમે ખાધું તમે ભેગા એ કહ્યું હવે તમે શું કર્યું અમે ખાધું મોડે ખાધું ગાતે ચાબીઓ જીવે આ ચાલે કેમ આવો છો તો તમે શું જો એ તે દોર ચાહે કરે હું આવું જ જાય તો ચલાવીએ એ રીયા દેરા મેલા દેરા મેલા મને લાગે કાન્તીબાઈ રા કે હું લઈ તો મિત્ર થાય ને તમે કયા કરવા ખમર ખમર શું બોલતો છો એક આયુ જેક દાદાલ મરી ગયા હતા હાલ બહુ સારું બહુ સારું છે મને ત્યાં અમે પહેલા પહેલા ડોક્ટર ના ઘરે ગયા હતા તો એમની સાથે મારો વાત થઈતી તે મને કહે છે કે મારા એક મિત્ર કાન્તીબાઈ છે બહુ માને છે હા મેદારેમ કરે દુખે છે સમજાવન કયું આ બધો પ્રાર્થ થી કાર્ય ખાય છે જે જે કાર્યો બધા ભેગા થઈને ખાય અને તેના આપણા લોકો તમને અંદાજ બધા ભેગા થઈને હાથ મોડું હાલ હોય તો બધું ભેગું થાય ને આપણું કાર્ય થાય એ બધું પ્રાર્થ સંજોગો ભેગા થાય સાંજથી સરખમ જરૂરી આવીને ભેગા થાય એ બધું પ્રારબ્ધ અને સ્વતંત્ર રીતે બોલીએ કોઈ જરૂર ના પડે સારું અને કર્યું એમ કરતા નથી આ અદૈવ ને એનું કર્મ ફળ એનું કર્મ ફળ પ્રય આવે એનું સંચિત તરીકે ત્યાં પડી રહે છે પછી પાકવાનું થાયમુખ થાય સરકાર ઘરમાં ક્લેસ ના થવો જોઈએ ઘરમાં ક્લેસ થતો હશે કોઈના ઘરમાં કેસ થતો હશે તો આપડે આર્ય લોકો નામ કેસ થાય ને અંધારી થાય આપડે તો આર્ય આપડે તો કેસ ક્યાંથી થાય એ અજ્ઞાન થાય એટલે થાય છે કેટલાક માણસો જમવાના ટાઈમે સારું સારું જમવાનું હોય કડી જરા ખાઈ લાગે બૂમ પાડે કડું ખાવું થયું તેમ આ કઢી વખતે બીજી સીઝન નથી કડી વખતે બીજી સીઝન નથી તારું ખાવું છે એવું બોલે હા સારી રીતે બીજી વસ્તુ ખાઈ રહી જોઈએ અરે કેમ ના બોલવું જોઈએ ત્યારે એક મહાત્મા ભૂલ ના દેખાવી તો બિચાર સુધરા સમજી પાડી કે ભૂલ કઈ દેખાવાની હોય આપડે કહીને ના ભૂલ્યું ભૂલ કોઈ હોમો જેવું એટલે ઝઘડા બધા ઉભા થયા છે અને થોડું વાહિ પણ કહેવાય સમજ હોય ને ના ભાવ શોભે કેટલાક સંસ્કારી મા દીકરાઓ તમે સંસ્કારી દેશના આર્ય પ્રદેશના શોભે નહી જે ભૂલ ભૂલ કઈ કાઢવાની હોય કે જે ભૂલ આપડે દેખાય નહિ બઉ સારું થયું આપડે દેખાય નઈ તો હું આરે રસ્તે અને જે ભૂલ એમને પોતાને ખબર પડે છે જરૂર શું છે તમને કેમ લાગે જે ભૂલ એમને ખબર હોય તેને આપણે કેવાની જરૂર પછી ભાઈ શું કેળ મુ કરતા હોય તો વાંધા જ નથી કરતા તેની મોકાન છે ને વિચાર કરતા હોય તો વાંધો નથી પણ વિચાર નથી કરતા એની જ મોકાન છે ને ના ભાઈ એમ વિચાર કરવામાં વિચાર કરવા એટલો વિચાર કરવાનો જે ભૂલ ને જે ભૂલ ના જાણતા હોય તે આપડે કેવી છે કે આ રીતે આવી રીતે એટલે ઘણા ઝઘડા બધા બંધી જાય અને ધણી પણ ના બજાવવું છે શું કરણી નામ કે હવે પ્રતિકાર ના થાય તો આ તો ધણી પ્રતિકાર પણ ધણી પણ બજાવ તેનો કઈ પૂછ્યું પૂછ્યું समय यात्राधाम यात्रा प्रभु प्रति का उपाय से उपाय आगे जो तार यात्रा यात्राधाम यात्राधामी बहुत जरूर सारा यात्राधाम भूली गया चिंता न हो तो छाए प्रश्न है आपने पुनः जन्म मानिए એની સાબિતી કઈ રીતે સિદ્ધ થાય છે આપડે તો સારી રીતે લોકો આપે છે ને છોકરા છોકરો ગાળો થયો ને કરો થી બધી થયો ભીગારો થઈ ગયો એ બધા પોતાના કર્મ ના આધારે છે એવું લોકો સમજે છે પોતાના કર્મ ને આધીને કર્મ ના કર્મ આધીને પૂરો જન્મ હતો એ વાત નક્કી ગઈ અને આપડા લોકો બોલે છે ને કે મારી સાસુ કયા ભાવ નો વ્યાર છે જોડતી નથી મારે પૂરો કરવું અહીના લોકો વૈજ્ઞાનિક માંગે છે તેમની વૈજ્ઞાનિક સમજાવી ને સમજાવો સમજાવન વચન કયા જે છે આપડી માઇન્ડ બોલતો હોય તો તમે અસર કરે કરી થાય છે બોલે तो बोलो तो हाँ पीज असर करे आईर जैसे उसे एकदम ठंडी पड़े तो आपने खबर पड़े क्या शरीर शरीर इफेक्टिव ना हो तो आपने खबर ना पड़े इटिवे का इफेक्टिव आईर आोक देवा पड़िए तो मगाड़े घरे दवा बगाड़े सारी पे खुश थे माती, माती राग देश उत्पन्न आ मनोरचन कार्य मेरे मे राग देश उत्पन्न रोज मन मे लोग उत्पन्न હોય છે બંધ થાય એ છેલ્લા અવતાર માં કોઝિસ બંધ થઈ જાય એટલે હું કારણ આપું પુનર્જન્મ નું હું કારણ આપે છે કે દરેક વિચાર ને સ્થૂળ પકડવાની એની વલણ હોય છે કુદરતી વલણ દાખા તરીકે જયારે એરોપ્લેનો ટ્રેનો નહોતી જયારે કોઈક ના વિચાર હતો કે આપણે કામગીરી માં તો અને ધીરે ધીરે ધીરે એ વિચાર જે ડેવલપ થતો હતો આજે ફૂડ રૂપ પકડી વેલા એટલે દરેક વિચાર આપી જિંદગીમાં આપણે વિચારો તો કરીએ જ છે અને એ વિચારો મરણ થતા જો પૂરા ન થયેલા હોય તો શું થાય નકામાંથી કે ના નકામાં જતા જ નથી પણ એને વાસ્તે બીજું શરીર ધારણ કરવું પડે છે કે જેથી કરીને વિચારો જે કરેલા તે પરિપૂર્ણ ફૂડ રૂપ આવે તે ઉપરાંત બીજું એક દરેક મરણ નો કારણ કે આગળ પાછળ અનુભવેલું હશે મરણ તો જ અત્યારે મરણ નો ભય રહેશે જે વસ્તુ નો રો નથી હોતો તે દુઃખ તે નથી અત્યારે જ હોય છે પછી પશુ પંખી જીખ બધા ને મરણ ભય કરો કારણ કે બધા અનુભવેલું છે આગાહી નો કે આપડે મળેલા છે મળતી વખતે આપણને દુઃખ પડેલું છે તો જો વિચાર ની વલણ છે કે સ્થુરુપ જ પકડવાનું તો પછી આપણે જે બી વિચારો કરીએ છીએ તો એમને નક્કીમાં જ તો દાખલા તરીકે જોઈએ મેં જાત ને આંદોલન ઉભા થવાના કે ભગવાન પૂછી પછી પ્રશ્ન ઉદભવશે એટલે થઈ રહ્યા એનો ભગવાન ક્યાં તમે શું ખાનપણ માંથી અત્યારે શું ફરતા શું જરૂરી તમને કશું નથી બધા એમ કે આ માણસ સારા છે એ માત્ર સુખ ફળ છે શું ફળ ડોલે ફરતો નથી સુખ ને ફળ શું ફળ દરેક જીવ ચાર હોય તે સુખ નહીં ખોવાય બધા હવે આ સુખ મનુષ્ય મળે છે તે પણ કલ્પિત સુખ હોય તૃપ્તિ ના થાય તૃપ્તિ ના થાય અત્યારે तब दूधता बजे खाओ सुखी थती खाओ उड़तू थे ना ये जाए तरफावन सुख तो वधार बगड़ी जता है सुख कश हरकत ना वसूप आज तरफावन थे जो हम कई मगोस કે તે શું ફૂટે ને નહીં શું ક ના ફૂટે જય સચિરા જય સચિરા ડોલે માં શું હોય તો ધોલણ ની પથારી પર સુઈ ગયા હોય તો આઈ શું નામ છે તમારું નિરંજન નિરંજન નિરંજન નિરંજન પથારી પર નિરંજન સુખ જેમાં છે ધોલણ માં સુખ નથી શું નથી વાય બ સુખ હોય વાય જોઈ ઝઘડ તો ના કરે માં સુખ છે માનીએ માનીએ એમાં શું હા માનવ બનાય નહી ખાધું ના હોય મારેલું જતું છે કોઈ ગયા છે મારે બેંક માં બે લાખ છે પાછા આવે છે માનેલું જાણે તો વાતું જ નિરજન ના હોવ તો કેવી રીતે મારે થવું જોઈએ કેવું ખરેખર નિરંજન ના હોવું મારે ખરેખર નિરંજન કેવી રીતે થવું જોઈએ નિરંજન નામ તો છે ને એટલે નિરંજન કે નિરંજન નિરંજન દુર્ગો થાય બાપ નહી આ લોકો હીરાબી નામ હોય તો હીરાબી કે છે ને કે પધરા જે હોય તમે <laughs> કોણ <laughs> <laughs> M K C I am the position of that name I am there position to kya re keh raha hai to tabhi koi le na, le target ata ye jit the name le le nana nahi kare tab koi ke to dhaila nahi ye gachu ganda bhi kache ga નાનામ આપ્યું નામ લઈ લે માટે પ્રજેશન નથી તારે જોડે આવેનર આપીશ નઈ નઈ આજે ઓનર છો આજે માલકી પણ સુધી જાય તો તમે કોણ છો ઉર મારા હાથ છે મારું માથું છે મારી બુદ્ધિ છે મારું જીત છે મારો અહંકાર છે બધું બોલે છે ને કોણ બોલતું એ આત્મા તમાર થઈ અત્યારે થયા નથી તમે આ મને અમત છો નિરંજન માં જયારે ગરાકી છે ને પછી ગરાકી બંધ દુકાનો કાઢી સાચા ધર્મ નું સ્થાપન થશે એવો જમાનો આવશે સાચા ધર્મ નું સ્થાપન થશે ભાઈ છે તો આવો શુક્રવારે બોલાવો એમને